स्वामी नाराय गुरु को राजकोट संस्थापक विद्या जुनालीस न मंगलवार तारीख ओग्रीस एक सौ पंचासी वर प्रथम प्रक्रम न ભોગ તરસો અને ત્યાગી ભોગ તરસ ને એ તો ત્યાગી તો ના દેખાતો નથી એનો કોઈ રસ્તો એનો એમ શોક નો તો ત્યાગ થાય ભોગ તરસ ને ભોગ તરસ ને ત્યાગ એટલે ખાવા ન જઈએ એવું નહી હોય આવું જોઈએ ભૂખ ને તરસ પણ એમાં હારા નબળું થાય ને ઈ નો હારા નબળું તો ન થાય તો ઈ તો ક્યાંક કરીએ એવું જીતી કેવાય ભૂખ તરસ ને બરાબર ઠંડુ બહુ પાણી જોતું ને ગરમ આવી ગયું હોય સારું લાગે કે મૃત્યુ ઉર્મી એવું દેખાય છે ઉર્મી નું નામ ઠીક બરાબર પણ આ જરા ને મૃત્યુ એ ઉર્મી ઉર્મી એ ઉર્મી એ આમ દર્પણ જોતા હોય ને આમાં થોડો મોડો દેખાય તો થાય મરવાનું તો કોઈ ના હારું લાગે ન તો આમ વેગ થાય કેમી એટલે પીડા જેમાંથી પીડા ઉભી થાય ને એ ઉર્મી પીડા ઉભી થાય પ્રિત કરવું પ્રિત પ્રિત ગુણ છે આ ખામાં ઉર્મી માં ઉર્મી માં એ તો ગુણ છે એ તો આ જગત સુખ દુઃખ આવ્યા કરે છે આની વૃદ્ધિ આવ્યા કરે છે એમાં પ્રભુ ઈચ્છા જાણી ને અકળાય નહીં ત્રણ સ્ત્રી નિતેશ એટલે ધનુ અને પુત્ર આ ત્રણ ઈસણા જગત માત્ર ને બળી છે આમાં જે આવ્યા સંતમાં એમ સૌરમી સંતમાં આવ્યું તો એમાં સંતમાં સંત નું માણસ માત્ર ને માથે આપી રહ્યા છે સવર્મી ને ત્રણ એસ ઉર્મી ને ત્રણ ઇષણા એ કેદી તો અહંતા ઉદેશ પાછી મારા જેવો કોઈ નહીં એ માણસ ના દવા લીધે ભગવાન થવાથી ઉપલબ્ધ હોય આ છૂટે થાય જરા મૃત્યુ માં ક્યારે ન લેવાનો કયું પણ હવે અવાજે ન આવે આવે જલ્દી હાજર કર્યો ને એમ કે આપો એટલે એમ કેટ વયો તો બધા ડરેજ છે એ તો અણછ નો અજ્ઞાની ને શું ખબર પડે જ્ઞાની જો એક સામાન્ય શ્લોક છે નહી પૂર્વે પ્રસવ વેદનામ પ્રસૂતિ ની પીડા કેવી હોય કેમ છે બધી વાત હાજી પણ પીડા કેવી થાય અહિયાં બાળક જન્મ નથી ખબર પડે કેમ અહી બંધ્યા વિજા ના ગુરવી પ્રસવ વેદનામ વાંધણી શું જાણે પ્રસુતિની વેદના જ્ઞાની થવું જોઈએ જ્ઞાની ખાવું જોઈએ અજ્ઞાની ને જ્ઞાની નો માર્ગ કેમ બતાવવો એ વિશ્વાસ ધારે વિશ્વાસ હોય તો જ્ઞાન નો માર્ગ આઠ આવે કેવું થાય જ્ઞાની થાય કેવું થાય કેમ કેવું એને ખાવું પડે તો ખબર પડે ખબર પડે ત્યારે જ્ઞાની થયો એ પૂછતો નથી પૂછે ને પાછાની કેટલાક ભાવો એવા છે જુદી પાછી એટલે એનો અર્થ હું એમ લઈએ થાય સામાન્ય ગ્રંથિ અહમ ગ્રંથિ બધી ગ્રંથિ છે મારા જેવો કોઈ નઈ એ ગાંઠ વળી ગયું કોઈ નહીં હોય જગત માં એના જેવું પણ આને ખોટ વળી ગયું એ ગ્રમથી કહેવાય મમત મમતો ગ્રમથી છોકરું જન્મે એને મારું ગઈ ને પણ અગા ભાઈ ત્યાં જન્મું હોય એને પોતાનું ગય નથી એ બધું કરે મમતા નું તમને તો હવે કઈ ખબર ના હોય અમે અનુભવે અટકળે અમે વિચાર કરી ચાર ભાઈઓ હોય ને ઘેરે ઘરવાળા હોય એમાં કોટલું કરવાનું એવું હોય બધા ભાઈ ની બહરી બધું કરતી હોય બધું કરતી હોય લાગે હારી ખરું પણ માલી બધા આરામ ડાબી નઈ ને આવી બોલી કરે ને ભલે જો વિચાર કરજો દેખાય ન દેખાય તમારે છોકરા માં દેખો નહી ચૌદ વર્ષની ઉમરે આમાં આવ્યું હતું સંસાર ની ખબર જ ગયું હોય ચૌદ વર્ષ નો છોકરો કઈ ન હોય પણ બધું જાય પાપ આવે તો કામ બેઠા હોય અમે બોલતા હોય આમ આમ ફરતી હોય બોલવાનું જરાય તૂટે નઈ અને ઓળખી જાય માણસ માત્ર આને સમજાણું નથી સમજ આ બેઠો છે માટે મને કરીને નિર્વાસ નીકળવું એ અમારો મત છે અને જે ઉપવાસ કરવા તેને કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું પણ જયારે દેહ પુષ્ટ થાય વિચાર ન થાય થોડા પાછા પડે પણ રાગ ન જાય ખડ પાકે બધા ગમડા નાના કર્યા હોય અત્યારે વીડી માં કો જાય અને ખડના થૂમડા હુકાઈ ગયેલા હોય બીજા ને એમ દેખાય એમાં એકદમ ઉગડી ગયો કારણ કે એમાં મૂળિયામાં લીલાશ પડી એમાંથી આ ઉગડી હતી આપણે ખાવા નો મળે સગવડ હરકી ન હોય ત્યાં લગી નહી આપણને ના પાડી એકલા નો હાલ આમ જવું નહિ ફલાણું આમ કરવું નહિ સાધુ ના નહીં આમ બેઠા થઈ જ્યાં કોઈ કઈ કઈ ભ્રષ્ટ થાય નાનું નાનું રાખવામાં શું પાક મહિના તો બરાબર નાનું રાખવું નહિ જગત મારા સમજે આ તમે સાચું બેઠા છે એના બધા ઓળખે નોક્ય જ ઓળખતો હોય બસ આ લુગડા ને આ બેઠા છે ના સ્વામી વાંચે છે નવા ઓળખે કોલસા નો વેપારી હો ના ભાવે જાણે જગત આખું કોલસા વાપરે એ સાધુ ને કેમ ઓળખે ભાઈ થોડા ખારા છે એમ કે બીજું કઈ ન બોલે ખબર ક્યાં સાધુ કોણ કેવાય યાદી માન કે વાત આવે સાદું ઓળખ્યા ખબર ઈ એમ કે છે બાર વલું પંદર વલું ચૌદ ઓલું તમે તોય તોય કહી દો બાર વલું હે તમે તો કહો કેવી રીતે કેવું થાય ઓળખાણ થાય પણ કેવી રીતે એમ કઈ ઓળખાણ થાય ના ના થાય પોતાના દિલ માંથી ભાવના જાગે ત્યાર પછી ઓળખાયો લેશે પોતે જ બુદ્ધિ की ने नो नो बड़के। नो बड़के। नो बड़के। के देह दुर्बल मन दुर्बल देह पुष्ट थे तो वही पा मन पुष्ट थी जाए गीता ऋषि आ व्रत व्रत कीधा એટલે એનો ઉપયોગ હું કેવી રીતે એની ઉપર ગહો કે બગથિયા નો કાળો પાનો હોય એની ઉપર જુદી હોય હા તો હવે એની ઉપર તમે ઘસો તો એ લીટો કર્યો ને જાણી જાવ સ્વામીજી છે ગોવિંદ કરે પણ ગોવિંદભાઈ ઓળખે એ લિસોટા નો ઓળખે ગોવિંદભાઈ બી ન થોડું દેખાય જેટલું દેખાય એટલું તમે ભાઈ શું કર્યું નો દેખાય પણ દેખાય નઈ એનું કારણ કોણ ત્યારે આ ઘરડી તરીકે આપણે કરીએ કરવું એટલે આમ કરવું પછી એનો ફાયદો એને જોતા નથી શીખ્યા સમજણું છોકરું હોય એ સોના મોર ને ઓળખતું હોય બ્રાહ્મણ પૈસા ને ઓળખવું હોય અથવા આજે નયો પૈસો હોય ચાંદી નો એવો ને એવો બરાબર નિકલ ને વધારે જળકાતો હોય આમાં મજિક દર જોઈએ લઈ લે અજ્ઞાની એ છે એ તળે પણ તમારે જવેરી થવું જોઈએ કે આનું આટલું આનું ત્રીજો ક્યાંય કઈ નહીં માલીબાપ દેખવું જાય આટલો ફાયદો આમાંથી થયો આમાંથી હજી નથી થયો આપણે ના, માપીયે અભ્યાસ કોણ કરે છે ઘરે જાય ને નો થતો હોય ત્યાં તો નિયમ પ્રમાણે નિમનો નાસ્તિક લોકો જે નિયે કાઢો કરતા ચંજે આવે છે ને આખા ના બધા છે કઈ ખોટા નથી આના છે પણ કરવું પણ આપણે કરનારા એ પણ વિચાર કરવો જોઈએ બરાબર શાસ્ત્ર ને માટે થોડું કામ ફેરફાર થાય શાસ્ત્ર માં કીધું એનો વિરોધ આવે ને કરવાનું કીધું હોય દરેક વસ્તુ અભ્યાસ અભ્યાસ થી આવડત આવે અભ્યાસ વિના આવડત ન આવે જેમ જેમ આ નબળું જાદવ જવું હોય છે નબૂલું એમાંથી પણ દેખાય પણ નગળું જોવાનું પ્રતિપાદન કરાય ને જોવા શીખે તો એમાંથી લેતા આવડે કોઈ વસ્તુ તિરસ્કાર પાત્ર છે જ નહી એમાંથી પણ જાણવાનું મળતું હોય પણ એમ જો જાણવા જાય તો મુર્કેથી જાય એટલે એને ના પાડી કા ન ના ના સાંભળવું ના ન બોલવું ના પાડી ત્યાગ અને મને કરીને ત્યાગ એ ભેળા જોઈએ ભેડા જોઈએ એક જણો રીહાયો જમી લે જમહાયું ભાઈ છોડી દીધે તો બઉ આપડે તો વધારે હશે બોલો અને જેને મનમાં ભગવાન ના ગાઢ થતા હોય એનું પ્રમાણ શું બોલે આ અભ્યાસ કરે तेने ने कर जो। ने ने तो जो जो एक थे। करो, पैसा छोक उड़ी करी જેમાં અત્યારના સુધરેલા જમાના માં એવો અર્થ જ નથી રક્ષક છે રક્ષક છે બગડી ન જાય પણ પોતાને વાપરવાની નહિ શું કરો પોતાને વાપરવાનું એવા ત્રષ્ટિ તો બહુ હોય એવા ત્રષ્ટિ તો જા પૈસા ભેલા કરે પણ વાપરે નહી એ તો બધું બરાબર છે એટલે એટલે રક્ષક શું થશે પણ રક્ષા કઈ રીતની કે જે મિલકત આવી એના સદુપયોગમાં એના ઘા સંકલ્પ થતા હોય રક્ષક કહેવાય રક્ષક એટલે હાજવી મેળવી શાળામાં રાખવી દ્રષ્ટિ નથી યથોચિત ઘટે તેમ એનો ઉપયોગ કરવા એની વૃત્તિ હોય અહી દ્રષ્ટિ બને ખાવા હાટું બનતો નથી રક્ષક થઈ જાય તો ઠીક છે આ સાધુ જ બિચારા કઈ કરે છે ઘણી બાબત માં ગિરિધ્રાઈ જાણે પણ હું રોકું ના રોકું હે અમારું અનુસંધાન મારું પોતાનું હોય બધા બેઠા ઉમર છે હદય નો હદય હોય અરે મારું શાક આજ લે મારા હાથ કહ્યું હોય તો મારાથી જીએ બધા પૂછવા જ ન આવતા પેલા તમે જીવ્યા ભાઈ કરે ભૂલ પડે કે ભાઈ મારો આક્રોશ હોય ભૂલ એટલે બગડ્યું હોય એટલે ખાવામાં નહીં હો વસ્તુની નુકશાની થાય તો આ દ્રષ્ટિ નો તો ઘણા એવા મોટા અર્થો છે આ ભગવાન છે આખા દ્રષ્ટિ છે લેવાની અનંદ કોટી જીવો આ અનેક પ્રકારની વસ્તુઓ બધી જન્મે છે કહી દઉં સમજ્યા તમે બધા જીવ એવા છે અને પાછા માની લે કે અમે હારા છીએ તમારા પ્રશ્નના જવાબ દીધા હોય રક્ષા કરવાના દ્રષ્ટિ છે ભાઈ એવો કોઈ મેચો હોય તો દેખાડવું પેલા થી જ આમ કરું કે આના મન નાખો પ્રભુ એ આવું પીવું ને આનંદ કરવો એ ભાવ જો જાયજો એટલે આ શરીર ને માટે અંદર બેઠેલો આત્મા એ જોખમદાર છે આત્મા એ ત્રષ્ટિ તરીકે જીવવું જોઈએ પણ મનગમતા ભાવ માં આંખ ને વાપરી કાન ને વાપર્યો નાક ને વાપરી જીભ ને વાપરી આટલા ગુનેગાર થયો ગુનેગાર થયો એમાં પરલોકમાં દુઃખ ભગવવા પડે આના તમે દ્રષ્ટિ જો આ દેહ ના દ્રષ્ટિ ધાવું તો જોખમ છે આ શરીરના ત્રષ્ટ થઈ છે એમ જ છે આ દાખલો અને આપણે શું અમારું જોખમાઈ જ એક જરાગવાન નો ભગત છે એની ક્રિયા આવી હોવી જોઈએ આ તો અમારા સાધુ વિષય ની વાત કરો સાધુ અમે કે લાગુ થાય તમે એમ જ જો આ તમારી મેળવેલી મિલકત ને જ મળે તમારી ઓ અને બીજા એના કરતા જાજી તમારી સેવા કરે તો તમે બક્ષીસ કઈક આપી શકો પણ મિલકત ના વારસ બની શકે એવો કોઈ મિલકતનો બની શકે એનો વાંધો નહીં એ પાપે નથી આપણે આ મનુષ્ય જીવન મળ્યું એટલે ઈ જીવન નો ઉપયોગ આપડી મનમુખી નો કરાય જો મનમુખી કર્યું એટલે ઈશ્વર નો ગુને કરે આત્મુખી થઈ ને કરવું શાસ્ત્ર નો આવી ગયો આત્માને નુકસાન ન આવે મિલકત આત્માની જેને નુકશાન ન આવે એવી રીતે આનો ઉપયોગ કરવો આંખ નો કાન નો જે કહીએ એનો અને વ્યવહાર કરવો પણ મને કરીને ભગવાન નું ચિંતન કરવું ને વ્યવહાર તો ભગવાન ને વચને કરીને રાખવો વચને એટલે કે એમ કરવો मन न्याग सा राजा करता मन तो मोटा योगेश्वर नज बधनक એમ કો માને એ ભૂલી ભરેલી વસ્તુ છે પ્રજા સજી ભગવાને પછી એને નિયમ માં રાખનારી ક્ષત્રિ વર્ગ આખો એ ભગવાને ઉભો કર્યો છે એ ક્ષત્રી ને પછી રાજા કેવા બેઠા પર છે ક્ષત્રી ઈ એને નિયમન કરે નિયમન ના બદલામાં પ્રજા પાસેથી છઠ્ઠો ભાગ લીએ છે ઈ એનો ગુનો નથી કોઈ ક્ષત્રી ક્ષત્રિ નો ધર્મ બજાવે બ્રાહ્મણ બ્રાહ્મણ વૈશ્ય વૈશ્ય નો શુદ્ર આ બધા ઈશ્વરે વિભાગીકરણ કરી અને શું મારે કરવું જોઈએ એ શાસ્ત્ર ને પૂછીને નક્કી કરી લેવું જોઈએ માણસો ને નહીં હો માણસો તો પક્ષપાતે છે એ ક્યાંક ભૂલા પાડી દઈએ સાંભળવું હજાર કરવું ત્યાં વચમાં શાસ્ત્રો સદાચાર સત્તે પ્રતિપાદન કરેલા જો શાસ્ત્ર માં કહ્યું હોય એ સદાચાર મનમુખી નહી હોય પ્રમાણે કરે तो योग्य करो भूख लगे सदुपयोग लेव दुरुप न थी जाएसंधान मैंने कर ठीक है અને જે પોતાના મનમાં ભૂંડા નું પણ જેમ કૂતરા નું મુખ કૂતરો ચાટે તે માટે મને કરીને જે ત્યાગ તેજ ઠીક છે અને જે પોતાના મનમાં ભૂંડાગાઢ થતા હોય તે કહેવા राी ने, ने स्त्री जाए तर कहे आहुभा हूँ जेवी तू था तेम नी पे थे, जेने भूडा घाट थे आगे घाट कहवा दृष्टांत दीदा एम छ પોતે પ્રયત્ન કરતા હોય અને જુવાન છોકરા થાય હજી જુવાની માં પ્રવેશ કરતા હોય એ છોકરા ના ભાઈ કોણ હોય એ જાણો એના જેવા હોય એ જ હોય ગૌડા નો ભાઈ અને છોકરો એની બેડો રમવા જાય તમે રોકો નઈ છોકરા છે રમે નઈ તો કે રમે ફરવા જાય ને કઈ શાસ્ત્ર ના પાડે ત્યાગી હોય બરોબર એના ફળ અંતે શું આવે કોક ઠેકાણે જરાક ઠીક એની પ્રકૃતિ થી રેતો હોય બાકી બધે ચાળા શીખી જાય આ ડળાઓ કોઈને માસ્તર તમારે રાખવો ન પડે નબળું ભણાવવાનું હોય એની પેલે જ ભણી જીખવાડે તો ખબર પડે આ જીવ પ્રાણી માત્ર ને નબળા ઘાટ ઉપદેશ જ દેવો પડતો નથી એમાં શીખવું જ પડતું નથી એ નબળા ઘાટ વિચારો એને અવકાશ નો મળે એમ પોતાને જીવન જીવતા શીખવો જોઈએ એ અવકાશ ન મળે અને ઉમર હોય દાદી ખબર ન હોય એટલે આપણું જીવન કોક ગુરુ ને હોકવું જાય પછી ગુરુ કે એમ કરવું ન સમજે તો હો ગુરુ એનું ભૂંડું નહી કરે એને પણ વિશ્વાસ રાખવો જોઈએ કે કે એમ કરાય આ ગુરુ શિષ ના ધર્મ નો અર્થ એ છે બરોબરિયા ના હાથમાં ન દેવાય બરોબરિયા મળી એક નિર્ણય કરે એ હવે એ નિર્ણય તો કેવો હોય ભારત વાંચીય છે વૈષમ હવે એમાં વિચાર કરો બરોબર ભેગા થાય હરખી ઉમર ના એટલે બરાબર વિચાર કરતા હશે ને બધા સમજી ને નક્કી કરીને માણિયા આવતા મા ભાઈ ને ઘેરે કાલ લાદુ જ ના હાલ તો મોહનધાળ નો ભાવ થાય છે એ જોડી દે બ્રાહ્મણ અને આદા કેરી ના આથણા મનમગદળ નું થાય બે ચાર ભેરે બોલે પટેલ બોલે ભારત નું આવે આ મનુષ્ય જીવન માં માણસે કોઈ દિવસ સ્વતંત્ર રહેતા શીખવું જ નઈ એક નિયમ જ છે કારણ કે મનજીભાઈ એવા નબળા છે કે રસ્તો ભુલાવી દે એટલે શાસ્ત્ર ને વચમાં રહે છે પાછું ખબર છે બીજું કેવળ શાસ્ત્ર નહી ગુરુ જોઈએ ગુરુ એટલે વાંચે અને એને સાંભળવું પાછું ઈ ભાગવત પાછું જેને તેને મોઢે સાંભળવો તો ઉંદર રસ્તે લઈ જાય એની રૂચિ પ્રમાણે અર્થ કરતા હોય એ નહી આવવા જોઈએ પાછું જીવન ઉંચું લેવું હોય તો મનમુખી સ્વભાવ નથી રાખવું એના ભલા ને માટે એટલી વાર એને પરાધીન કરે છે પછી પરાધીન કરતા નથી એના ભાગ્યે જો હવળા હોય હવળો અર્થ લઈએ નહીં તો પાછો હવળો અર્થ લે બધા વિચારો આગળ પાછળ જોઈએ અમે આ કયો છે એવા ગુરુ સ્વામી એક વર્ષ પેલા મળતા જેવી વાત કરી ગુરુ ગોતવા કે મળતા નથી પણ અધિકાર ગોતનાર નો છે મળતા નથી એમ નવાય પણ એવું આમાં આમાં આવ્યું કે કુતરા નું મોતરે શરફ ને ઘેર સરફ પણ રાંદી ની પાછ સુની આવી એ શબ્દ તો બીજો બીજી રીતનો કારણ કે આ રાંદી રાની આ સુવાસની વાળા બરોબરિયા થયા આ બરોબરિયા નથી તમેજ કો મને કોઈ બીજી ના આશીર્વાદ દે છે કે નથી થતા તમને એના એ વખાણ કર્યા ચેલી હોય ન કઈ મારા જેવી તું થાય પણ થાય લગભગ એવા થય એટલે સુધી થાય પણ એનો સમાગમ કરવા દઈએ એવી થઈ ગયું હોય એ ચારે બાજુ વિચાર કરવો પડે જો અમારે રાત્રે તમારી ભેગું રહેવું છે ખરું અમારા ધર્મ માં લખ્યું છે તમારા છોકરા ની આરે બરોબરી બેસાઇ નઈ કારણ કે છોકરો એની વૃત્તિ ગ્રસ્તા તરફ છે વાત કરવા જાય તો ઈ જ સાંભળવાની મળે ઓડા ને એટલે અમારા ધર્મ માં જ મનાય જાય એની આરે બેસાઇ ઉઠાય નઈ તમારી આરે બેસાણ નો ધર્મ સ્નાન સંધ્યા ગાયત્રી વિષ્ણુ જપ એ બધા લખ્યા તેમ બ્રાહ્મણ નો ધર્મ ભિક્ષા માગી આ દરેક ઘરેથી કણીક માંગે છે ઈ પછી જમીન જપ કરે ગાય જપ કરે વિષ્ણુ જપ કરે એ કરે જેનું ખાધું એના ભલા માટે કરે છે ને એમાં ફળ નથી કોઈ આપતું હોય તો નાનો કહી પણ શાસ્ત્ર આમ કે બ્રાહ્મણ ની દસ જાત છે કેટલી આ બ્રાહ્મણ શ્રીમાળી ના ફલાણો એમ નહી હોય બ્રાહ્મણ વૈશ્વ બ્રાહ્મણ શુદ્ધ બ્રાહ્મણ બિદાલ બ્રાહ્મણ માર્જાર બ્રાહ્મણ એવા દસ પ્રકારના લખ્યા આવા લક્ષણ હોય તો એને શુદ્ધ બ્રાહ્મણ કેવું નહિ તો ક્ષત્રિ બ્રાહ્મણ કહેવાય બોયલો વૈશ્ય બ્રાહ્મણ કહેવાય ઓયલો શુદ્ધ બ્રાહ્મણ કહેવાય બીડાલ બ્રાહ્મણ કહેવાય એ દસ પ્રકારના લખ્યા છો એમાં દાન આ બ્રાહ્મણ ને દાન દિયો તો બ્રાહ્મણ છે એટલે પૂરતું બરાબર છે પણ એનું ફળ તમને હરખું ના મળે આમ થી બદલાવી લીધું તૈયાર કોણ જોવા બેઠો સંસારમાં કોઈ જાણે જ તમે જાણ્યા છો ને દસ પ્રકાર ના બ્રાહ્મણ લે ત્યાં સાધુ માં નહી ભેદ હોય એટલે પણ એને આપડે બઉ વાતુ માં લાવતા નથી ગોવિંદભાઈ સાંભળી જાય પાછા બરાબર કઈ દીઓ શાસ્ત્ર શીખવે છે કે આમ રેવું પણ હવે પણ મને ખતરી છે હું રાગદુષ થી કેતો નથી એટલે લાગ આવે ત્યારે મારે જરાક કઈ દેવું પડે તમારા ભલા માટે તમારી છે બિયારણ ડું ડુંડા નોખા મજાનો ફે પડા નખો કરવો માંડવી હારા માઇલા દાણા નોખા રાખે વાવે જન્ જન્મે જન્ ગમે એટલી હારી વાત આચરણ તમે હારામાં હારા કરીયે ને તોય મલથી કોક બિયારણ નીકળે નબળું એમાં શું થાય છે નબળું નીકળે અને નબળું એને ફળ મળે પણ આ જુનારા બીજા છે ને એને પછી નબળો નબળો નબળો બઉ મને કરવા ને એ બધી રીતે ક્યાં ઓળખતા હોય અહીંયા અમારા આરંભમાં ગુરુકુળ ની શરૂઆતમાં ત્રિભુનભાઈ કહ્યું મને પેલા નંબરે આવે એને આટલા આમ દેવું આમ દેવું આમ દેવું હું બોલું નહીં આજ કરું ધીરે ધીરે લાગ આવ્યું આ કરીએ અમને મગજમાં જ ન ઉત એક છોકરો ભણવા હોશિયાર છે પણ સેવા ધર્મ ઈશ્વર માં નથી એને મર એને એમ પાસ થયો એનું કલ્યાણ માં સારા સ્વભાવ વાળો હશે દયા ધર્મ વાળો હશે એટલે એ ઈનામ ને પાત્ર નહી ખરેખર ને ત્રિભુન ભાઈ ને અયા કરી બે વર્ષ જ્યાં બરાબર ગયા ત્યાં જે પેલો નંબર આવે એને દેવાનો થાય મેટ્રિક માં બધા નબળા લઈ ગયા હારો નોંધ હારા ને ઘેરે નોંધ કઈ થી નીકળ્યા પછી કઈ ન રાખે ધર્મ નિયમ લીધા આ સંસાર શું પરીક્ષા કરી શકે કોણ નબળા આચાર વિચાર વાળા એને આ સરકાર દાન પાત્ર માને હવે તો કે નોકરીમાં માસ્તરો ઓગણપચાસ ટકા જોઈ આવડે રાખો તમારી જે કરતા એને આપણું કઈ હાલતું તો કરે તૈયાર કરી અને જે કઈ તાકાત વાળું બિયારણ છે એને કઈ ઉત્તેજન નહી દે બ્રાહ્મણ હોય ગરીબ હોય સંસ્કારી હોય હારો હોય પણ સ્કૂલ માં માફી ન માથું તો હરિજન આવ્યો નોકરી તૈયાર શાસ્ત્રો છે અધ્યાત્મ શાસ્ત્ર છે આત્મા ને અધિકાર કરીને આત્મા ના ઉત્તેજન ને માટે આ બધી વસ્તુ છે બે પોતાની પેટે જેને ભૂંડા ઘા હોય તેની આગળ માટે ઘાટ કે કોઈ દિવસ જગતનો ભૂંડો ઘાટ ના થતો હોય અને એવો બળ્યો હોય ને તેની આગળ કહેવો અને એમ ઘાટ ના થાય એવા પણ ઘણા હોય તેમાંથી પણ એવાથી પણ એવાળી જાય ત્યાં સુધી બેઠતો ઉઠતો ખાતો પીતો સર્વ ક્રિયામાં વાત ઘેરા કરે બરાબર ના એવા જોઈએ ને આપડે ઘેર વાત કરો ને તો કોઈ ને તો હારા મટી જવાય એટલે જો મને આજે તમે કે સાધુ ને ખટકો હોય તો મારી પાસે વચન ક્યારેક નવરાત્રા ને વાંચવા દે વાંચન ક્યાં પેલું વાંચન જ ન હોય તો અનુકરણ તો હોય ક્યાંથી પોતાની મેળે પોતે તૈયાર સ્વયં ધીરા પંડિત આસુરી કયા એ આસુરી નું લક્ષણ છે પોતાની મેળે બાતે તૈયાર થઇ જાય ને હું હારો છો હું આવો છુ ને આમ નક્કી કાઠ ખડે છે સ્વયં પંડિતમ મન્ય પછી હું આગળ છો ભૂલાઈ જાય બોલો યાદ છે આસુરીમ યોની માપુરીમ યોની માપંગી નરક એ શું થવું આમ બધું કહ્યું અમારે તેમાં એટલે અમારે તો પાછા કયા જવા જઈએ ગીતા એમ કેમ ભાઈ આવે છે ને